अध्याय चार दिव्य ज्ञान पुरुषोत्तम परमेश्वर भगवान श्री कृष्ण कहूँ अविनाशी योगदेश सूर्यदेवसवाने मानवों पिता मनु ने उपदेश आप मनुए वही आदेश ईश्वाकू ने आप अर्जुन आ परम विज्ञान गुरु शिष्य परंपरा द्वारा प्राप्त थ અને રાજર્ષિઓએ એ જ રીતે તે જાણ્યું પરંતુ કાળ અંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે તે આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું કારણ કે તું મારું ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે અર્જુને કહ્યું આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસવાનો જન્મ તો પ્રાચીન થયો છે તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો શ્રી ભગવાન બોલ્યા તારા અને મારા અનેકાનેક જન્મો થઈ ચૂક્યા છે હું તે બધાને યાદ રાખી શકું છું પરંતુ હે પરંતપ તું તેને યાદ રાખી શકતો નથી જોકે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી તથા હું સર્વજીવોનો સ્વામી છું છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થ છું હે ભરતવંશી જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતારું છું ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થ છું હે અર્જુન જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી પરંતુ મારા ધામને પામે છે આસક્તિ ભય તથા ક્રોધ્ય મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે જેવું જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું હે પાર્થ સર્વ મનુષ્ય મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે નિસંદેહ આ જગતમાં મનુષ્યોને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો तथा तेमनी समदना चार में करी छे। जो संकड़ेला कर्मानुसारानव समा सृष्टा छूम छता मैं कोई कर्म प्रभावित करते नहीं मैंने कर्म फाथ जो मनुष्य मार विषय आ सत्य जाम फल द्वारा બદ્ધ થતો નથી પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મ કર્યા હતા અને મુક્તિ મેળવી હતી માટે તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતી પણ મૂંઝાઈ જાય છે માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ કર્મની આંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે માટે મનુષ્ય કર્મ શું છે વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મમાં પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય છે તે પૂર્ણ જ્ઞાને એમ સમજાય છે તેને જ સંતજનો એવો કરતા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યા છે પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલું રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી આવું જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવન નિર્વાહ અર્થે ખૂરતું જ કાર્ય કરે છે આ પ્રમાણે કર્મ કરતો તે પાપૂર્ણ કર્મ ફળોથી પ્રભાવિત થતો નથી જે મનુષ્ય અનાયા દ્વૈતભાવ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં પૂરેપૂરો તલીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મરૂપે જ હોય છે કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહરૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા વ્રતધારી ગૃહસ્થો ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રૂચિ ધરાવતા પ્રાણવાયુના કાર્યો અગ્નિમાં આહુતિ અર્પણ કરે છે કઠોર વ્રતો ધારણ કરીને કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને કેટલાક કઠોર તપ દ્વારા કેટલાક અષ્ટાંગયોગની સાધના દ્વારા અથવા અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યયન દ્વારા પ્રબુદ્ધ થાય છે વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસનક્રિયાના નિયમનની પદ્ધતિ અપનાવે છે તેઓ ઉચ્છ્વાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છ્વાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસનક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે યના અર્થને જાણનારા આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે અને યજ્ઞોના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે હે કુરુશ્રેષ્ઠ યજ્ઞ વિના મનુષ્ય આ કે આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંમત છે અને આ સર્વ વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદભવે છે તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ હે શત્રુઓનું દમન કરનારા અર્જુન દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે હે પાર અંતે તો રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહીં કારણ કે તું જાણીશ કે બધા જીવો મહારાજ અંશો છે અને તેઓ મહારાજ છે જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દેશે તેવી રીતે હે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ બાળીને ભસ્મ કરી દેશે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી આવું જ્ઞાન સમગ્ર યોગવિદ્યાનું પરિપક્વ ફળ છે અને જે મનુષ્ય ભક્તિયોગમાં સિદ્ધ થઈ જાય છે તે સમય જતા પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રત્યે સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધા વિહીન પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવદ્ ભાવના પામતા નથી તેમનું પતન થાય છે સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આલોકમાં સુખ કે નથી પરલોકમાં હે ધનંજય જે મનુષ્ય પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિયોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે આમ તે કર્મ દ્વારા બંધાતો નથી માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપે શસ્ત્ર વડે કાપીને હે ભારત तू योगारूढ़ थी ने उठने युद्ध कर